શ્લોક નંબર ટ્વેલ દેવતા પિતૃયાગાથ મજા જ હિંસન ન કરતવ્યમિંસ ધર્મ પ્રોક્તો उपरुक्त बने श्लोक नर्थ श्रीधर स्वामीए करो कि शास्त्र में मृग्या करने की आज्ञा नहीं कारण के मनुष्य में प्रत्ये राग तो है हिंसा न संकोच ओछी करो नियम छ एक जो अत्यंत राग हो तो बीजू प्रसिद्ध श्राद्धादि प्रसंगे पशु हिंसा करे नित्य श्राद्ध आदि करे। न तेमा तीज राजा पोतेज करें चौथ मशुओं जरूर हो जी तेटली जी हिंसा करे आ प्रथम श्लोक नर्थ थोड़ा मैथुन मस्य में प्राणी मत्र ने राग आसक्ति है आती विधि कोई ने आज्ञा कहती पड़ती नहीं કોનો નિભાવ કરવા સ્વભાવિયો સંમતિ માત્ર દર્શાવી છે પણ સાત્વિક મોક્ષો ને જમવું હોય તો સ્નાન કરીને જમવું પવિત્ર પશુઓને જ મારે એટલે ने यगनमा राजा हिंसा में में करता तो ब्रह्मवेता के अजेन यजेत इ अजादी शब्दों स्पष्ट अर्थ डांगर वगेरे बकर धनंजय नामना कोषमा अजशब्द नर्थ अजस त्रैवा वर्षनी जुनी डांगर आम कहभारत में देवताओनी आग महर्षि वाक्य छे के बीजेर यज्ञेशु य मितिवे वैदिकी श्रुति ही अज बीजानी छागम अजसा बीजा छो नैश धर्मह सताम देवा देवामे एम वेद श्रुति है बीज ने ज कहवाय ते कह बकरा ने मारो योग्य दे दशुओ ना वाई धर्म नहीं मत्स्य पुराण छे के यज्ञो बीजे सूर श्रेष्ठ हिंसा नीगे नही वर्ष मुशीते जून उगे नही अवस्था वो હે સુર શ્રેષ્ઠ ત્રણ વર્ષથી વધારે જૂના ને ઉગી ઉગી શકે નહી આવા બીજ હોમીને યજ્ઞ કરવો કે જેમાં હિંસા ન થાય અહીંયા બીજ શબ્દ થી ડાંગર કહી છે महाभारत आनुशासिक पर्व में भीष्मे कहूं शूयते ही पुराकपे नृणम व्रीमय पशु तेनाजत यज्व पुण्यलोकपरायण पुराकप घना प्राचीन समय में मनुष्य ने डांगरूप पशुता एम साबड़ू है पुण्य द्वारा प्राप्तता दिव्यलोक में जवा चाहता यजमाते डांगर होमी यज्ञ करता था रजोगुणी तथा तमोगुणी स्वभावना स्वभाव दृष्टि कहते मतम विज्ञा परोक्षम विषयात्मका हिंसायाद राग सैज्ञाव न चोदना हिंसा विहारा हालाशु स्वसुखे यजन्ते देवता यगने ही पतिन खला।, पतिन खला।, खला है। पतिन खला जो रागज होय तो हो करे तेनी कोई चौकस आज्ञा नहीं आ एक परिसंख्या विधि परोक्ष अभिप्राय ने समझाने विषय लोलू पुरुष दुष्टता ने लीधे इंद्रिओ तृप्त करने पशुओं ने आराधना नारद पंचरात्र कहूँ के श्रुतिर्वद हिम सदा कश्या द्रोहजनक न वक्ति प्रभु तत्परा न तास्त्र यम व्यक्ति हिंसा मनर्थद यतो यसार अंतरंगं विजाती भगवत श्रुते स्वयं चरा चरात्मा भगवान्नापर कोपि तत्व आत्मत्सर्वभूता तत पशेच्च माता चे ते सवनु सौनुित પ્રભુ થાય પરંપરા વાળો સંસાર વળગે છે સ્થાવરજંગમ સર્વ જગતના અંતર્યામી અને સર્વ તત્વને જાણનારા સ્વયં એક ભગવાન જ ભગવતી શ્રુતિના અભિપ્રાય જાણે છે અંતરઅિપ્રાય ને એ જાણે છે ભગવાન એક જ જાણે છે અને સર્વ તત્વ ને જાણનારા સ્વયં એક ભગવાન જ ભગવતી શ્રુતિના અભિપ્રાય જાણે છે કાકે ભ્યો દે ને ન્યાય દિરક્ષતા એટલે બધા એમ કાકે રાક્ષ એટલે કાગડા ને એક થી ઉડાડવા કાગડા ને એકને એવું નહીં બિલાડામ સ્થાવર જંગમ સર્વ જગતના અંતર્યામી અને સર્વ તત્વ ને જાણનારા સ્વયં એક ભગવાન જ ભગવતી અભિપ્રાય ને જાણે છે ભગવતી સ્વયં બીજા નથી જાણતા ચરાચરાત્મા ભગવાન ના પર કોઈ તત્વ ના પર કોઈ બીજો કોઈ એને જાણી શકતો નથી ભગવાન ની કૃપા થાય તો જાણીએ સ્વયં પોતાનો અંતરંગ અભિપ્રાય છે રાજી પા સિવાય ન કરે પોતાનું બુદ્ધિબળે થી ન થાય બુદ્ધિબળથી કઈ વેદ ને નીચોવી કે બુદ્ધિબળથી વેદ નો રાજી કીધું છે એટલે થોડું ઘણું કે તો થોડું ઘણું લેટ ગોફ હતી કરે જાણે છે બીજું કોઈ જાણતું નથી જે ભગવાન સર્વભૂત પ્રાણી માત્ર પોતાને સમાન માનો એમ કહે છે તે ભગવાન અહીં હિંસા ઉપદેશ કરે જ કેમ ક્યાંક ક્યાંક હિંસાનું જે વિધાન છે તે તો સંપૂર્ણપણે હિંસા ને રોકવા માટે આત્મવત સર્વ પોતાને પોતાના જેવા બીજાને ફીલ કરો પોતાના જેવા બીજા કરો એ ધર્મ મૂળ છે એટલે એને કાપીને કોઈ ધર્મિષ્ઠ ન થઈ શકે એટલે હિંસા છે એ ધર્મ કક્ષામાં ન આવે ને એમાં અહિંસા છે એ પેલો યમ છે કોઈની હિંસા ન કરે એ ધર્મ કક્ષામાં આવ્યા છે જો હરકી અહિંસા પડે તો એ ધર્મ કહેવાય અહિંસા ન પડે તો ધર્મ ન કહેવાય તો ધર્મ કક્ષામાં કોણ આવે તો ધર્મનું મૂળ છે જીવન જીવવા જીવન આત્મવત સર્વ પોતાની પોતાની લાગણીઓ છે એની બીજામાં માપતા શીખો આપણને જો કોઈ આમ કરે તો કેમ થાય આપણે કામ કરતા હોય કોઈક ઈર્ષા કરે આપણા ઉપર તો આપણને શું લાગણી થાય આપણું કામ હોય કોઈક બગાડી નાખે તો આપણને શું લાગણી થાય તો એમના એ ધર્મ મૂળ કહેવાય બીજાને મદદરૂપ થાવું બીજાને ઉપઘાતક ન થાય ભગવાન અહી હિંસા નો ઉપદેશ કરે ક્યાંક ક્યાંક હિંસા જે વિધાન છે તે તો સંપૂર્ણપણે હિંસા ને રોકવા માટે છે એટલે સાચી રીતે ધર્મ કોને સમજાય બીજાને માટે પોતે ગહાવાની તૈયારી કરતો હોય અને મૂળ ન સમજાય અને ધર્મ તાત્પર્ય ન સમજાય ભલે કરી રાખે માણસ શરીર ને હુકવી નાખે એને કરીને સ્વભાવ થોડા સ્વભાવ તો જાડા થાય આ બધા ગહારો દેવાના ઠોંગા છે એ તો એને જાડા થાય બીજાની ગણતરી ન હોય એનું જાડું થાય વ્રત તપઝપ એવું બહુ કરે તો એનો અહમ વધાય ઉલટો મૂકનાર એટલે વ્રત જપ તપ કરવા ઈ ના સાધન છે ધર્મનું મૂળ નથી કેટલા મદદરૂપ થાવ તો તમને પોતાને થાવ થાવે તમારું જેટલું તમે ચિંતવન કરો છો એટલું બીજન ઈ ધર્મનું મૂળ છે ભક્તિનું મૂળ તો પછી બીજું પછી યથા દેહ તથા દેહ એ ભક્તિનું મૂળ દેહ ની જેટલી જતન રાખો છો એટલી ભગવાન દેહ ની જેટલી જતન રાખો છો એટલી બીજાની રાખો તો ઈ ધર્મ એટલે ધર્મે સહિત ભક્તિ કરવી એવું કીધું ને મહારાજે મહારાજે એવું કીધું કે ધર્મે સહિત ભક્તિ કરવી એ અમારો સ્વતંત્ર સિદ્ધાંત છે બીજા કરતા ઇતર વિલક્ષણ છે બીજા ભક્તિ કરતા હોય એને બહુ વિક્ષેપ ન મદદરૂપ થાવું અને પછી આપણે ખે જે ભગવાન સર્વભૂત પ્રાણી માત્ર ને પોતાને સમાન માનો એમ કહે છે તે ભગવાન અહી હિંસા ઉપદેશ કરે જ કેમ ક્યાંક હિંસાનું જે વિધાન છે તે સંપૂર્ણપણે હિંસા રોકવા માટે છે યજ્ઞાદ અનુષ્ઠાન છે એ ધર્મ સિદ્ધિ માટે સિદ્ધિ માટે નહીં છતાં માણસ સ્વાર્થ સિદ્ધિ માટે ઉપયોગ કરતો હોય તો વાંધો નહી પણ બીજાને ઉપઘાતક થઈ જ નહી પશુ મારીને તમે તમારો સ્વાર્થ સિદ્ધ કરો એમ નહી એટલે ડાંગર થી કરવો તમે યજ્ઞ કરો ભગવાન પ્રસન્ન થાય ને તમારો સ્વાર્થ સિદ્ધ થતો હોય તો વાંધો નહીં તો અહીં તમે ધર્મ કર્યો તો ન ગણાય પાછો યજ્ઞ કરો તો ધર્મ કર્યો ન ગણાય દુનિયા હોવું સારું કરે છે આખી દુનિયા પોતાનું સારું કરે કોઈ બીજાનું સારું કરવા બેઠો નથી એટલે એમાં વિધિ આવે પોતાનું સારું કરવું એમાં વિધિ ભાગ નો આવે તમે બીજા નું હારું શું કરો છો એમાં ભગવાન ના ભગતનું હારું શું કરો છો તો એમાં પ્રેરણા તો બાધક હોય ન્યા આવે રાગમાં એવું નથી કે રાગ હોય એમાં જ ઓલું એમ કે રાગ હોય ને પ્રેરણા હોય પણ બાધક જ્યાં હોય રાગ છે ને એ બાધક થાય છે એ ધર્મમાં બાધક થાય છે એટલે એને પ્રેરણા કરવી પડે છે એટલે બીજાને મદદ કરવામાં માણસને બધી વૃત્તિઓ છે એ બાધક છે એટલે એમાં પ્રેરણા કરી તમે કોઈકને મદદરૂપ થાવ તો એમના ધર્મ કહેવાય અને પોતાને જેવી તમે મદદ કરો છો એ બીજાને મદદ કરો તો એ ધર્મે યથા દેહે તથા દેવે પોતાની લાગણી જેવી છે એવી જો ભગવાન કરી ભક્તિ કેવાય કરી છે એવું ન કીધું સધર્મ ભક્ત રવાનામ વિધાતા ધર્મે સહિત ભક્તિનું રક્ષા ભક્તિ ની રક્ષા કરનારા છે ધર્મ એનું ગમે આપણે તમારે કઈ કરવાનું નથી પણ એ નડો નહીં બીજાને નડો નહીં પછી ભગવાન રાજી કરતા હો ભગવાન માનશે થોડીક અને એને મદદ કરીને જો તમે ભગવાનને રાજી કરતા હો તો વાત જ જુદી છે એટલા માટે મહારાજે શું કીધું કે ભગવાનના ભગતને જેટલી ભક્તિ કરે ભગવાન મહારાજ કે અમે અમારા હું ભગવાનના ભગતનો ભગત છું અને એટલી જો મોટા મારામાં ન હોય તો કોઈ જાતની મોટા શોભે નહીં એક ઘામાં બે ઘા એક ગાય બે બે પર પછી ભગવાનના ભગત મદદ કરે એટલે ભગવાન હોતે રાજી થાય ઓલો હોતે રાજી અને એકલી ભગવાનની ભક્તિ કરે તો ભગવાન એકલા રાજી થાય કદાચ ને ઓલો કોચવાય એ નળીન કરતા હોય તો આચકીન કરતા હોય તો બે જાય એટલે આત્મવત ભગવાન આત્મવત એટલે દેહ હતો આત્મવત એટલે આત્મવત સર્વભૂતા ની અર્થ હું આત્મવત સર્વભૌત એવું બીજાનું હોતે તમે વિચારો કઈ ક્યા એટલે કમસે કમ એને ઉપાતક નો થાય તમારે સ્વર્ગ સ્વર્ગમાં જવા હટું બકરાન કાપી નાખો તો એનું હું એટલે ગોઠવી લીધું સ્વર્ગમાં ભગવાન કઈક પ્રવૃત્તિ કરતા હોય સેવા કરતા હોય રાજભ કચવાય કોચવાય તો એના સ્વભાવથી કોચવાય તો એના સ્વભાવથી આને એમ માનવું મારે હું રાજી રાજી એવું કહે ભગવાન રાજી થાય એવા પણ સારું કામ કરે બધા રાજી ન થાય રામચંદ્રજી ભગવાન બહુ સારું કરતા હતા તો નારાજ થયો એને સારું નથી કર્યું એટલે આખા જગત મનાવવું શક્ય નથી ભગવાન સર્વભૂત પ્રાણી માત્ર ને પોતાની સમાન માનો એમ કહે છે તે ભગવાન અહી હિંસા ઉપદેશ કરે જ કેમ ક્યાંક ક્યાંક હિંસાનું જે વિધાન છે हिंसा ने रोकभूत प्राणी मत ने तुल सा स्वभाव सज्जनों सत्संग आ बदी बाबत ने समझी यज्ञ हिंसा रहित करे महाभारत में कहू तद्रह्मण स्थान प्राप्विका सता वर्तमान पुरुषों ब्रह्म स्थान ने पा देवर्षि नारद जीए प्राचीन बर्श राजा ने कहू के भो भो प्रजापते राजन पशुन पश्य त्वरे મન્ય હે પ્રજાપતિ રાજન તમે યજ્ઞમાં નિર્દયતાથી જે હજારો પશુઓનું બલિદાન આપ્યું છે તેને આકાશમાં જુઓ આ બધા તમે આપેલી પીડા યાદ રાખીને બદલો લેવા માટે તમારી રાહ જોવે છે તે યજ્ઞ પશવો ને સંપે દયાલુના કુઠારી ક્રુદ્ધા સ્મરતો મીવા પોતાની થયેલી પીડાને સંભાળીને તેને ક્રોધપૂર્વક કુહાડાઓથી કાપવા લાગ્યા આ પ્રમાણે અહી દેવતા તથા પિતૃ ના યજ્ઞમાં પણ पशु अतिथि पशुसा करता हो छे। तेनों पन गयो समझ वो। स्मृति मे कहू के नोक्षम न महोक्षम ब्राह्मण घेर आने एक मोटो सारो आखलो अथवा सारो बोकड़ो आप सत्कार करवासन सारे आसने बेसाड़ी मधुर वचने बोला तथा सारू स्वादु भोजन कर घेर <coughs> श्वर, आ वेद्वान ब्राह्मण ने मेटो सारो बलदारो बोको कल्पो रा पशु अपनी प्रसन्नता दान વધ માટે નથી આ પશુ આપની પ્રસન્નતા માટે છે દાન માટે કે વધ માટે નથી આપણે નથી કે તમારું છે ને બોલો જો હાલ લાઈન ઉભો થાય તો પછી તો આ બધું તમારું છે તે પશુ નિર્દેશ કરીને બોલે કે આ બધું આપનું જ છે કારણ કે હરેક શ્રોત્રીય માટે મોટો બળદ ચાર છે પણ એમાં ભગવાન નો દીધેલો હોય ને જો એકાદો ભગવાન માટે તૈયાર થાય સાદુ થવા તો દાદા મંદિર નું હોય પાયા મેમાન ને એમ હારું લગાડવું કે ભાઈ આ બળદિયા હારા છે એ તમારા જ છે આટલી બધી બકરીઓ છે એ તમારી છે કારણ કે હરેક માટે મોટો રાખવો સંભવે નહીં ટાળે અને લોક માં નિંદા બનીએ આવો કદાચ ધર્મ હોય તો તેનો પણ ત્યાગ કરવો જોઈએ હોય તો પણ એનો ત્યાગ કરવો અસ્વર્ગ્ય લોકવિદિષ્ટમ ધર્મ અપી આચરિત લોકમાં ઉદ્વેગ થાય એવું હોય લોકમાં એટલે શું જે સમાજમાં રહેતા હોય લોક એટલે મહાપુરુષ લોક એટલે સમાજ નહી સજ્જન માણસો ને ઉદ્વેગ થાય અને પોતાનો પરલોક બગડે એવું શ્રુતિ માં કીધું હોય તો એને ધર્મ નો જાણે સજ્જન માણસો લોક એટલે સજ્જન માણસો છે એને ઉદ્વેગ થાય એવું કામ ન કરુતિ માં કીધું હોય તોય ન કર ધર્મ તો એ છે કે એની ઈચ્છા હોય છે એ ધર્મ કેવાયદિત અવિદિત એનો નિંદિત નો નિંદ એટલે શાસ્ત્ર નિંદિત શાસ્ત્ર માં કોઈ નિંદા કરી હોય કોઈ જગ્યા એ ચેક એન્ડ બેલેન્સ બે નું ઓલાન થી બેલેન્સ કરવાનું ઓલાન થી ઓલાન બેલેન્સ સત્પુરુષ સજ્જન માણસો ને ઉદ્વેગ થાય અને પોતાનો પરલોક બગડે એવું શ્રુતિ નું લેવું કીધું હોય તો એ શ્રુતિ નો એવો આચાર નહી લેવાનો અને સત્પુરુષ હોય એ અવિગિત આચાર લેવાનો સત્પુરુષ આચાર બરાબર છે પણ અવિગિત અનિંદિત હોવો શાસ્ત્ર માં ક્યાંય એની નિંદા ન કરેલી હોય અસ્વર્ગીયમ લોકવિદિષ્ટમ ધર્મ અપ્યાચર નતું પોતાના સ્વર્ગ જેવા પરલોક ને ટાળે અને લોકમાં નિંદા પાત્ર બનીએ આવો કદાચ ધર્મ હોય તો તેનો પણ ત્યાગ કરવો જોઈએ રામચંદ્રજી ભગવાન લીધી ધોબી નો ગમે તો એ લોક વિદિષ્ટ કેવાય કે નહીં એમ કેટલા માટે નોંધ લેવા જેવું નથી શ્રી કૃષ્ણ ભગવાન હોય તો નો લે ધોબીન ધોકા મારી આવે ને માટે શ્રોત્રીય વિદ્વાન નો સત્કાર જ કરવો અર્થાત સ્વાગત વચન કહીને પગ ધોવા અર્ઘ્ય માટે કે પીવા માટે જળ આપવું તેઓ બેસે પછી બેસવું તમે આવવાથી બહુ રાજી થયા છે રાજી થશે એટલે આપડે પૂછવું પડે છે મનુ મહારાજે કહ્યું કળિયુગ નું સ્વાગત છે સ્વાગત છે મનુ મહારાજે કહ્યું છે કે પર્યજે દર્થ કામો ધર્મ વર્જિત જેમાં ધર્મ ન હોય એવા અર્થ અને કામને છોડી દેવા અને ધર્મ પણ જો પરિણામે દુઃખ પૂર્ણ હોય દુઃખ દેનારો હોય સુખો દર્ અસુખો દરકા્ય પોતાને અસુખ નો અર્થ હું થયો શું કરવો બીજા ને દુઃખ એમ થાય પોતાનું પરલોક બગાડે આ લોક માં તો ધર્મ છે ને એ અસુખો દર્ક હોય કષ્ટ પડનારો જ હોય ધર્મ કરો ધર્મ ત્યાગ કરી દેવો એવું નથી પરિણામે અસુખોદર્ક હોવો જોઈએ સુખો દર્ક ન હોવો સુખો દર્ક હોવો જોઈએ એવો ધર્મ જો પરિણામે અસુખો દર્ક હોય તો એવા ધર્મ નો ત્યાગ કર્મ નો ત્યાગ કરલોક માં નબળું પરિણામ આપેવો હોય તો એવા ધર્મ નો ત્યાગ કરાસ્ત્ર માં કીધો હોય તોય એટલે કોઈને એમ થતું હોય કે વેદમાં આવી હિંસા કીધી છે પણ મહારાજે ઋષિ મુન ઋષિ કારણ કે એવો ધર્મ માં તાત્પર્ય નથી એ તો એનો કંટ્રોલ કરવા માટે કે એનું ઓછું કરવા માટે શ્રુતિ કીધું છે તમે એને મુખ્ય લઈને બે તો એવું જેમાં ધર્મ ન હોય એવા અર્થ અને કામ ને છોડી દેવા અને ધર્મ પણ જો પરિણામે દુઃખ પૂર્ણ હોય દુઃખ દેનારો હોય અને ધર્મ પણ જો પરિણામે દુખ હોય સુખો દર્શ એટલે ધર્મ પાડવા જાય તો કઈ થોડું સુખ તો થાય નઈ અત્યારે તો અસુખો દર્ક એવો ધર્મનો ત્યાગ કરવો એવો નથી પરિણામે અસુખ ને ઉત્પન્ન કરતો હોય જેમાં ધર્મ ન હોય એવા અર્થ ને કામને છોડી દેવા અને ધર્મ પણ જો પરિણામે દુખ હોય દુખ દેનારો હોય અને માનવ સમાજ માં ને પાત્ર હોય તો તેને પણ માણસો ને અહિંસા ધર્મ નું ગૌરવ તો બધા જ શાસ્ત્ર માં છે જેમ કે મહાભારતમાં વિશ્વે કહ્યું છે કે સર્વર્મસ્વિસા હિ ધર્માત્મા મનુરબ્રવિત કામકારાધિહિંસતી બહિવેદ્યા પશુ નરા તસ્મા પ્રમાણત કાર્યો ધર્મ સૂક્ષ્મો વિજાનતા અહિંસાભૂતેભ્યો ધર્મેભ્યો જ્યાય મર્માત્મા મનુ મહારાજે બધી જ ધાર્મિક ક્રિયાઓમાં અહિંસાનું ગૌરવ કહ્યું છે हिंसा रागवाला आस, राग आसक्तिवाला लोको आसक्ति बाहर दूर पशु हिंसा करे छे माटे समझू मनसे शास्त्रों में प्रमाणित धर्म कार्य करवा अहिंसा सर्वभूत प्राणी सर्वधर्मारे छे न भूताना ज्यायान धर्मोस्ती कश्चना પ્રાણીઓની હિંસા ન કરવી આવો જે અહિંસારૂપ તેનાથી કોઈ મહાન ગૌરવ ચોરી કરવી ન કરવી એ ધર્મ હોય પાંચ કીધું બ્રહ્મચર્ય છે એ ધર્મ હોય તો એમાં એ ધર્મ ને એવા આ નિયમ છે એવા હોય કે બીજાનું ને પારકાનું હિત વિઘાત વિઘાત કરનારા કક્ષામાં સુધારો કર્યો ને કે પોતાનું પારકા નું દ્રોહ થાય એવું સત્યવચન બોલવું નહિ એવું સત્યવચન ન બોલવું સત્યવચન છે એ ધર્મ જ છે પણ જો બીજાનો દ્રોહ થતો હોય તો એ ધર્મ રે નહીં એટલે આ પાંચ નિયમ એટલા માટે કરવા પડ્યા કે સીધા ડાયરેક્ટ જો એને કઈ બીજું કઈ બતાવો નહીં તો બીજાનો ઘાત જ કરનારા અસત્ય છે એ બીજાનો ઘાત કરનાર હોય બીજાના માટે તો અસત્ય બોલવાનું હોય બીજાને નુકસાન પહોંચાડવા માટે તો કરીને બોલવાની જરૂર છે પછી લાંબો કાળ થઈને રીઢા થઈ ગયા હોય છે ધર્માત્મા મનુ મહારાજે બધી જ ધાર્મિક ક્રિયાઓ માં ગૌરવ કહ્યું છે હિંસામાં રાગવાળા આસકિત વાળા લોકો યજ્ઞવેદી થી બહાર દૂર પશુ હિંસા કરે છે માટે સમજુ માણસે શાસ્ત્રોમાં પ્રમાણિત ધર્મ કાર્ય કરવા અહિંસા સર્વભૂત પ્રાણીઓથી અને સર્વધર્મથી વધારે ગૌરવશાળી છે ન ભૂતાના અહિંસાયા જ્યાયાન ધર્મોસ્થિ કશન પ્રાણીઓની હિંસા ન કરવી આવો જે અહિંસારૂપ ધર્મ તેનાથી કોઈ મહાન ગૌરવ ધર્મ નથી આ રીતે વૃદ્ધ પરાશરે કહ્યું છે કે શૌચમ ચાત્ર શુદ્ધિશ શ્રદ્ધા ચ પરમા યનંત તૃપ્તિ શ્રાદ્ધ એત ચામીશમ યસ્તુ પ્રાણી વદમ કૃત્ર પિતૃન માનસ તર્પયેત સો વિદ્વાસ વિદ્વાસ ચંદનમિવાં ચંદનમ દ્વાર્યા દંગાર લેપન શૌચ પવિત્રતા પાત્ર શુદ્ધિ શ્રાદ્ધમાં નિમંત્રેલ સત્પાત્ર હોવું જોઈએ અને સર્વોત્તમ શ્રદ્ધા આટલું હોય તો પિતૃ ને શ્રાદ્ધથી અપાર તૃપ્તિ થાય છે मांस श्राद्ध में मे तृप्तिकारक नहीं मनुष्य प्राणी करना मूर्ख देवर्षि नारद कहे छे के न दया दामिषम श्राद्धे न चाद्या धर्म तत्वीत मुनियन नहीं सराप्रीतिर यथा न पशु हिंसया નૈતાદૃશઃ પરોધર્મો નૃણા સદ્ધર્મિછતા ન્યાસો દંડસ્ય ભૂતેષું મનોવાક્કા ધર્મના રહસ્ય સમજનારા મનુષ્યે શ્રાદ્ધમાં માંસ આપવું નહીં તથા ખાવું પણ નહીં મુન્યન્ન હવિષ્યાન્ન વગેરે કણધાન્યથી પિતૃને જેવી પ્રસન્નતા થાય છે તેવી પશુ હિંસાથી નથી થતી જે લોકો સદધર્મ ના પાલનની ઈચ્છા રાખતા હોય તેને માટે આનાથી કોઈ મહાન ધર્મ નથી કે કોઈ પણ પ્રાણી ને મન વાણી અને શરીરથી કોઈ પણ પ્રકાર નું ન આપવું ભગવાને એવો નિયમ બનાવ્યો છે કે પોતાનું હિત સાધવું એની હક છે પોતાનું હિત સાધવું એમાં પોતાનો હક છે પણ બીજાનું હિત ખંડિત કરવું એમાં જરાય અધિકાર નથી બીજાનું હિત ખંડિત કરે એવો હક ભગવાને નથી દીધો અને જો એવું કરે તો ઈ અધર્મ માં છે ઝીરો નહીં પોતાનું હિત કરવા માટે બીજાના હિત કે હિત બીજા ને આનંદમાં હોતે રહેવા દો પછી તમે રહ્યો તો બાર જીવો ને જીવવા દો એમ ખાલી તમે જીવો એવું નથી કીધું ભગવાન જીવવાનું તો બધાને ઓલો રાગ જ છે એટલે હવે જીવે જ છે પોતાને આનંદ માણવાનો હવને રાગ જ છે તો એ તો ગમી નથી ઓલું કરે એમ બીજાને આનંદમાં રહેવા દો એ બહુ કઠણ છે અને બીજાને તમે જીવવા દો એનો બીજાને બીજાને જીવનનું ખંડિત ખંડિત કરવું એ તમારો હક નથી યણ કહે છે કે ન શ્રાદ્ધે ક્વા માનસમ તો દાનવ મુન્ય ક્ષીર સર્પિભ્યા પિતરો ભૃશમ મનુષ્યો શ્રાદ્ધમાં પિતૃ તથા મહાવ્રત ના રૂપમાં સુત્રિત કરી છે સાર્વભૌમ મહાવીતા મહાવત વિશેષ લગાડ્યું જા દેશ કાલ સમયા સાર્વભૌમ સાર્વભૌમા મહાવ્રતમ અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ તે પાંચ યમ છે आ जाति देश काल बंधन सर्व जगत न महाव्रतम अहिंसारूप महा्रत ना व्यासभाष्योग्य अहिंसारूप महाव्रत नवेचन भाष्यकार भगवान बादरायण व्यास मुनि ए कर અહિંસા એટલે કોઈ પણ રીતે ક્યારે કોઈ પણ પ્રાણી નો ન કરવો તે કોઈ એમ કહે કે હું માછલા સિવાય બીજી હિંસા નહી કરું આમ કહીને જાતિન એવી હિંસા શ્રાદ્ધમાં કરીશ બીજા નહીં કરું તો એ કાળ ને આવ્યું થાય નહી એટલે નહીં એમ એટલે મહારાજે એવું રાખ્યું રામાનુજાચાર્યજી એ વૈદિકી હિંસા નો બહુ નિષેધ કર્યો નથી એટલે એને અનુમોદન આપ્યું છે એવું નથી પણ બઉ નિષેધ કર્યો કોઈ એમ કહે કે હું માછલા સિવાય બીજી હિંસા નહી કરું આમ કહીને જાતિથી છૂટ હું તીર્થમાં હિંસા નહી કરું પણ દેવતા અને બ્રાહ્મણને માટે કરીશ અથવા ક્ષત્રિય યુદ્ધ સિવાય હિંસા ન કરે આમ કહીને યુદ્ધ સમયમાં હિંસા છૂટ લે પણ આ રીતે जाती देश, काल समय परिधि नही थनारी अहिंसा समग्र भूमि पर समस्त देशों मा व्यापी ने रहना सार्वभौमी महाव्रत स्वामी, स्वामी महाराज